સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન તથા મોટાને જીવ આપી દીધો હોય એવો થયો હોય તેને પણ જ્ઞાન શીખવું ને તે શીખ્યા વિના તો ન આવડે ને મહારાજનો એ જ મત જે જ્ઞાની થાવું બાકી બીજું તો થાય છે ને થશે પણ એ કરવાનું અવશ્ય છે ને કોઈ રીતે કોઈ પદાર્થે આ જીવનું પૂરું થાય નહીં ને જ્ઞાન થાય તો કાંઈ અધૂરું જ ન રહે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કરોડ કલ્પ થયા મનગમતું જ કર્યું છે તે એટલા કલ્પ પણ કહેવાય તો નહીં પણ હવે તો આ દેહ કરીને ભગવાનનું ગમતું કરી લેવું ને આજ્ઞામાં યુક્તિ ન કરવી ને આવે એટલું ભોગવવું નહીં ને ત્યાગ કરતા રહેજો એમ સર્વને કહું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજે ધુધુબાજ માર્ગ ચલાવ્યો છે તે શું જે મંદિર મેળિયું ઘોડા ગાડા આદિ અનેક વાતો પ્રવર્તાવી છે પણ પોતાનો સિદ્ધાંત જે કરવાનું છે તે મૂકી દીધું નથી તે સિદ્ધાંત એ જે નિર્વાસનિક થવું ને ભગવાનમાં જોડાવું પછી ગમે તે કામ કરો ગ્રસ્તાશમાં રહો કે ત્યાગી થાવો પણ અંતે કરવાનું એ છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભક્તિ જે મંદિરની ક્રિયા તેનું પ્રધાનપણું અંતરમાં રહે છે ને તેના સંકલ્પ જેમ થાય છે તેમ ભગવાનનું પ્રધાનપણું ને તેના સંકલ્પ નથી થતા ને જ્ઞાનના ઉપાસનાના ને ભગવાનમાં હેત કરવાના પણ નથી થતા તે કરવા સ્વામિનાણ હરે સ્વામીએ વાત કરી જે મોઢામાં ખાવામાં હેઠળ દાંત સાંભેલા ને ઉપલા દાંત ખાંડણિયા છે પણ તેનો તપાસ કર્યા વિના ગમ પડતી નથી તેમજ દેહ તથા આત્મા જુદા છે પણ વિચાર્યા વિના ગમ પડતી નથી અને તપાસી જુએ તો જણાય છે જે સો વર્ષ મોર નાત્મા કોઈ નહોતું ને વળી સો વર્ષ કેળે કોઈ નહીં રહે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ સત્સંગમાં ને મંદિરમાં અનેક પ્રકારના મનુષ્ય છે તેમાં કેટલાક તો માહી રહ્યા થક આ શત્રુ છે ને કેટલાક પિતરાય ને દાળિયા જેવા છે ને સાથી જેવા છે મહેમાન જેવા છે સગા જેવા છે દીકરા જેવા છે ને કેટલાક તો ધણી જેવા છે એટલા ભેદ છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સૌ કોઈ કોઈક આધાર વડે સુખી રહે છે પણ ભગવાન ને આત્મા એ બે વતે સુખી થાવું બાકી અનેક પ્રકારના આધાર મૂકી દેવા સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનને તો આ લોક કાંઈ ગણતીમાં જ નથી એ તો સર્વે ધૂળનું જ છે તેમાં કોઈક પદાર્થ આવ્યું કે ગયું કે કોઈક વાત સુધરી કે બગડી કે કોઈ કામ થયું કે ન થયું એની કાંઈ પણ ગણતી નથી એ તો આપણને માલ મનાય છે પણ જે ડાયો હોય તેને ધૂળમાં માલ મનાતો નથી તેમ ભગવાનની દૃષ્ટિએ તો આ લોકભોગ સર્વે ધૂળ જ છે ને મોટા સંતની પણ એવી જ સમજણ છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આગ્રામાં કરોડ રૂપિયાનું કબ્રસ્તાન છે ને મુંબઈમાં માછીમારના ઘરમાં કરોડ રૂપિયા છે માટે જાજુ દ્રવ્ય થાય એ વાત કાંઈ મોટાની ગણતીમાં નથી ને એમાં માલ ન માનવો સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે જો રુચિ સારી બંધાણી હોય ને વિષયમાં તણાતો હોય પણ તેમાં રૂચિનું બળવાનપણું હોય તો કસર ટળાવે ને વાસના બળવાન હોય તો વિષય આપે ને અંતે તો મુકાવે અને મોટા આગળ જે ધર્મમાં શિથિલ હોય તે સર્વે દબાય કે નહીં તેનો ઉત્તર કર્યો જે દૈવી હોય તે દબાય ને આસુરી હોય તે ન દબાય